રાજકોટ જુનાગઢ અમદાવાદ બે હજાર એકતાલીસ ના ચૈત્ર સુદ સાતંગને શુક્રવાર તારીખ ઓગણત્રીસ ત્રણ ઓગણીસો પંચ્યાસી ઘરડા અંતે પ્રકરણનું શરૂ છેવટ માં કઈ ન થયો ત્યારે એને કર્યું કે આ પૂજા નું અગ્રસ્થાન છે ને આ એમાં મોટા યજ્ઞ માં એ અગ્રસ્થાન એટલે ત્યાં મોટા હોય એની પેલી પૂજા થાય પછી બીજા પૂજા તો કરનારો હું અને ગાંધીભાઈ એટલે આપડે મોટો ખોલવો પડે આપણે એટલે મેં બાળકૃષ્ણ ની શાસ્ત્રી ના હોય તેને અહીંયા બે ત્યાંથી પૂજા શરૂ થાય જૂના છે વિદ્વાન છે બ્રાહ્મણ છે પવિત્ર છે ત્યાંથી શરૂ થાય બરાબર પૂજા તો મારે કરવી ને કરવી નાતીલા અનુભવે આસન બદલાય અને પોતામાં પોતાને જેમાં હેત હોય ભગવાન એને બહેરી દીધું બાલકૃષ્ણજી નું ઠેકાણી હવે આવડામાં બે દેખી આ કપાતર બેઠો ને એ રાત્રે એને ગોઠવી દીધેલું હવા માં બેસી ગયા એટલે બાલકૃષ્ણ પેલું આસન એને દબાવી લીધેલું પછી હું જ ભગવાન પૂજાડે વંચમાસિંગાસન આમથી આમ લઈ જમણી બાજુ પૂજામાં પછી આમ ફરતા ફરતા અહી આવી રહી ગયા બીજા કોડ આવ્યા ને અહીંયા આસન દબાવી લીધા મને પૂછ્યું એવું આપડે ડાબા જમણા નું કઈ નઈ કોઈ ને સવાલ લીધા વિના મા હું બે ના ભાઈ પૂજા કરવા ઠાકોર ચાંદલો કરો પૂજા કરો હર પહેરાવો આમ બધા ડાબો જમણું કોને બ્રહ્મચારી ની પૂજા કરીએ તો છેલ્લો ગયો તેને એને પેલો પહેરેલો ને છેલ્લો જાય ને પણ એ શું કરે એટલા બધામાં ના આમ લાખો જનતા એટલે બીજું તો તો હું કરે એટલે એવા આવી જાય છે હરા કામ માં વિઘ્નો હોય ને અને પાછું બોલાય નહી સેવાય ને સમાજ જ ના એટલે એને પહોંચવું કેમ પાછા બીજ દળ બેઠા ક્યાં એટલે મેં આની પાછી પૂજા લીધી નારાજ સ્વયંવર માં જેમ ક્યાં થાય ખબર ને ઘણું જ હોય એમાં હમણાં પેલા કૃષ્ણે અર્જુન લડાઈ કરે છોડી દે ધર્મ ધર્મ કઈ વસ્તુ ને યુધ્યસ્વ વેગતા દ્વારા શબ્દ હારે લેતા દ્વારા વેગતા દ્વારા કઈ પણ સંકલિપ ની પીડા હોય એને છોડી દે સમજાય તમે કોઈ એમ જ કરો એના એ વખાણ છે આ મોક્ષ માર્ગ માં અથડામણ છો આ નિરાજ્ય ગૌમુખી લઈને બેસી જાય એટલે મોક્ષ થતો હશે ને ચિંતા તો નહી કાંઈ તો થાય ચિંતા નહી કરી હે સ્વામિનારાયણ આય નમો નમ શ્રી કૃષ્ણાય નમો નમ પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરા ના પુષ્પ અને પાઘને વિશે થોરા વિરાજમાન હતા અને પોતાના મુખાર મુની તથા દેશ દેશના હરિભક્ત રાખો હવે ભગવદ વાર્તા કરીએ એમ કહીને શ્રીજી મહારાજે મુનિ મંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે જીવ દેહ છે તે તો પૂર્વ કર્મ આધીન છે તેનો એક રહેતો નથી ठेका नरिभक्त न मंडल महता हो कर्म के काल ने योगे નોખા પડી ગયા અને એકલા જ રહી જવાય ત્યારે અથવા પોતાના મન અને ઇન્દ્રિયો તે અંગ્રેજ જેવા છે તેને જ પરવચ રાખ્યા ત્યારે એવા જ છે કોણ આ ઇન્દ્રિયો દેવ છે દેવ નો દેવ કેવાય તમે બધા અહીંયા આવીને બેઠા છો બાર ની છોડાવી આવો તો છોકરા ના છોકરા બેઠા અને ઘણી ઠેકાણે જોઈએ ને એ દાદા ઘોડો થવો નહીં ઘોડો થયો એ માથે ચડે કરે છે એ આપણને ઈન્દ્રિયો અંદર કરણ બનાવે છે સ્વાર જાય અને ઘોડો થઇ જાય એનું જ કયું કરે છે ને કઈ ભગવાન ની આજ્ઞા કોઈ કયું કરે છે હારા સત્સંગી કેવાતા હોય તિલક ચાલો કરે કંઠી રાખે પણ કયું તો આવડાવનું જ કરે ભગવાન નું કયું કરે બઉ મુશ્કેલ અંગ્રેજ સરકાર જેવા ગયા જોવાની સર્વસત્તા એની હતી એને કોઈ લોપ એ નહી એટલે એનું દ્રષ્ટાંત આપડે મનુષ્ય માત્ર ઇન્દ્રી ના ગુલામ છે કે નહી હ એનું ધર્યું ન કરે એવો કોણ ત્યારે જે સંતના મંડળ માં રહેવું અને સત્સંગ ની મર્યાદા પાડવી તેનો કઈ મેળ રહે નહી અને શાબિયા પછી ના પાડે अंग्रेज जो पकड़ी शिक्षा लिया सत्संग नी मर्यादा तेनो काई कल रहे नहीं तने शास्त्र मा तो कहुछे जे? जो अगर आए मरिया तो સાચી વાત છે બરાબર નથી કઈ કરવું નથી અને દયા કરો ઘણા બઉ એવા લગભગ અને શાસ્ત્ર વૈરાગ્ય એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કેહવાય સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ની જે મુક્તિ છે તેને પામે એકાંતિક ની મુક્તિ ને પામે અને કાળ કર્મ ને યોગે કરી ને દેહ ની વ્યવસ્થા નથી મુક્તિ પામવી છે અને આ જગત માં ઈષ્કાળે કરીને કોઈ અરખું ન રે નો રે એને હરખું રાખવા પ્રયત્ન નો કરવો હરખું રાખવા તો એક જૂની કવિતાઓ આગળ હતી સુખ દુખ મન માન આની એ ઘટ સાથે ઘડિયા ટાળ્યા નવ ટાળે રઘુનાથ ના જડીયા કે છે હવે આપણે એને જવાયે આવડા ના પડે આ સુખ દુઃખ તો દે ધરીને આવ્યા જ કરે છે એને સહન કરીને ને ભગવાન માં વૃદ્ધિ એ પ્રયત્ન કરવો દુખ આવે તો સહન કરી લેવું સુખ આવે તો એની પ્રસાદી જાણીને ભોગવી લોન થાય સુખ થાય જ નહી સહન કોઈ થી અને સુખ ને કોઈ ઓળખતું નથી અને સુખ માગે સુખ ને ઓળખતા નથી પણ દુખ જયારે સુખ હોય તો દુખ સુખ હોય ત્યારે આ જગત ની ઉણી પી એટલે કર્મ ના બંધન ઓછા થયા જ હોય મારે તો કર્મ નું બંધન નહીં છોકરા ના છોકરા ઘેરે હોય રમતા હોય દાદા દાદા કેતા હોય ખોળામાં બેસતા હોય આવડવા બજારથી આવે તો કઈક લેતો આવે ને એના મોઢામાં દઈએ જરાક દાંત તોડીને ખાય ને વૈજ્યો તો હું ખાઈ જાવ જો આજે તમને પેલા હું દરેક રોકતો બઉ હવે તો બી એ જરાક ગયા ને મારે નિર્દોષ પ્રેમ કઈક લેવા હોય એટલે અંદર કરી જાય અને અમારું કાંક પીળ્યું હોય મૂકે નહીં હાથ ધોતા હોય નાક છીજું હોય રસ્તામાં હાથ ધોતા છે પાણી હમ હવે એ અમારી વસ્તુ ના અડે પાછા હોય ને આર્મ માં તો અજાણ્યા હતા એટલે બઉ પીતો કેતો નઈ પછી અમે ઓલી વસ્તુ નાખી અને પાછું કરી લઈ પછી ધીરે ધીરે અડવું નહીં કારણ કે ગ્રસ્ત ને કઈ એનો અભાવ જ નથી ને અને એવી શંકા હોય તો ઘેરે રોટલો ખાઈ કેવી રીતે તમારે તો એવા રોટલા ખાવાના હે હડવારા મોડવાળ નોખા હુગાળવાથી આ પ્રેમ જાય એને કઈ બીજું નિર્દોષ ભાવ અને સેવા કરવી એમ હો પણ સેવામાં વિવેક જોઈએ પછી તો હદી જુઓ અમે ટોકીએ ને એ આંબળીએ હો ધીરે ધીરે નહીં તો કોઈ સેવા કરે ને ટોકે તો મલડા મલડા સાધુ એ જ પણ એ આ બધા ને એવું જ છે ને આ તો ગોવિંદ નું નામ લઈ શું કરે સંસારમાં રહેતા હોય કેટલી શુદ્ધિ રાખે અહીંયા ઘર માં અતિ મુશ્કેલી તો હંમેશા ટકટકે થતું નથી કઈ લો રોટલા વિના લોહા ને ખાપો જે થઇ જાય હું એ લોવે બોલો પછી અને કાળ ને યોગે કરીને દેહ ની વ્યવસ્થા તો એક ની એક રહેતું નથી એને આ હમદેણી કરી રાખ પછી હું એવું કહે છે આજ્ઞા પાડવું મને જ દુખ ઘણા ભક્તો રાજ્યુ નાખે પણ એ હજી કાચી હમદેણી એ તો દેહ ભાવ છે સુખ દુખ આવવા ના જ શ્રી કૃષ્ણ ભગવાન ને બાણ લાગ્યો કે ન લાગ્યો ભીષ્મ પિતા ને પણ બાણ સૈયા કરવી પડે કે ન કરવી પડે એ ભગત નતા બરાબર એ દેહ નું જ પ્રારબ્ધ છે એ સુખ દુખ ના ભાગો આવ્યા કરે પણ ભગત તેને કહેવો તો બધાને સહન કરીને ભગવાન માં હેત રાખે તગત કહેવાય ત્યારું કરી પેલા જો મેગત દ્વારા એટલું નથી કહ્યું યુદ્ધ કરું દુઃખી થા સુખી થા જે કઈ તારે સંકલ્પ ન કરવો હું કહું એમ કરતો આવ્યું કે વિગત દ્વારા દ્વારા એટલે પીડા ને કઈ તારે ખ્યાલ કરવો જ પણ એને તે વખતે નિષ્ઠા આવી ગઈ ને કરીશીએ વચનમ દવા વજનમ તવા ત્યારે પણ જયારે કુટાયો પીટાયો ત્યારે બોલ્યા એટલે આપણે કાયમ એમ હોય છે ને કરીશીએ વજનમ દવા જ એમ પણ હે એ અઘરું છે બધું કરીશી વચનમ દો એ ઘણું અઘરું છે મોહ ટાળે ને સ્મૃતિ થાય ત્યારે મોહ ટાળે ને સ્મૃતિ આવે ત્યારે ક્યારે થાય એ ખરીફ માં કઈ આવે એ જ્યારે યુદ્ધ તો હોવું જ જોઈએ જો યુદ્ધ હોય તો યુદ્ધ એટલે લડાઈ લડાઈ નો અર્થ શું મતભે આમ કે લડાઈ એ લડાઈ રહેવાની અને ત્યાર પછી આ આવે આ તો કઈ મારા દયા છે ખુબ શાંતિ છે સુખેથી ભજન કરીને જે ખોટું લડાઈ વિના ભજન થતું હશે કોઈ દિવાય હ થાય એની જિંદગી ખતમ થઈ અથડામણ દયા અર્જુન ઉપર દયા નહી હોય ભગવાન ને એટલે અથડામણ વિશ્વ પિતા બાણ સૈયા માં એટલે બાણ લાગ્યા તો એને કૃષ્ણ અભાવ આવ્યો હોય નહી આ એના વખાણ આપડે આમાં નામાં જરાક મુશ્કેલી આવે પણ બોલો માટે ભગવાન ના ભક્ત ને કેવી રીતે એકાંતિક પણ રહે છે એ પ્રશ્ન છે પછી ગોપાલનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મોટા સાધુ હતા સમાધાન ન થયું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ અમારે ભગવાન વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ છીએ અમારે તો ગમે તેવું સુખ દુખ આવે राजा लक्ष्मी को जोई नेत्र अंतर भार आ એને મેળવાની ઈચ્છા થતી નથી અથવા એના બાર ને લીધે અમારા માર્ગ ને બહાર આવતો નથી બાર એટલે લાકડાના ભારો જેમ બહાર આવે ને હમ એમ ને હ કોગને સારામાં સારી મોટર દેખી સારામાં સારું સુખ દેખી સાધન સંપત્તિ ભાગ્યશાળી કઈક નહી આભાર આવ્યો સાધન માં સાધન નો ઉપયોગ શું છે યાદ જ બહાર આવ્યો કેહ જે સગવડતા જેટલી અનુકૂળતા મોટા મજા આવી જાય આ બાર આવ્યો એમાં બહાર આવ્યો વજન આવ્યો દાબી દીધો આને હટલે હું પણ છું કોઈ કામ નિષ્કુળ જયારે તમે શ્યામ સુંદર ભગવાન નો આશરો લઈ ને બેઠા અને બહાર આવડા નો આવે આહાર વગેરે એ આહારું નહિ ને એટલે બાર આવી કેવું કેવાય હું બાર આવી કેવું કહેવાય હજી આપણે આપણા હૃદયમાં આપણે જો આ તો હજી દ્રસ્તા છે એટલે એનો નો બઉ કેવાય પણ આપણે તો ખાસ જાણવું જોઈએ જયારે બહાર આવ્યો ને એને નિષ્ફળ અનુસમે લીધો લેતા આશરો સુંદર સામાનો પછી કોને વધ્યો કોણ આ માયા વાળો વધ્યો ભગવાન ના આશ્રમ વાળો વધ્યો હવે એની મદદ કરે જોવા દીકરો મરી જાય પછી ખરેખરે આવે ખરેખરે આવીને શું કરે રડ આવે શું ધીરજ આપે ના એ જરૂર આવે અરે બઉ ડાયો હતો આશ્વાસન રોરા હવે એને પાછા હેત વાળા માને રો એને હેત વાળા માને કેટલું ઊંધું પણ જે નોંધી મરી ગયો એ ખરેખરે આવે ઓ દીકરો બઉહારો નામ છે એમાં ભગવાન ને સાધુ આવ્યા મળ્યા ભટજી આ શું થયો ત્યાં તો રડવું પડે બાબા દુખ્યો થઈ ગયો શોકરો મરી ગયો છોકરો મરી ગયો એમાં શું દુઃખી થયું દુઃખી નઈ છોકરો ગયો નુકસાની કઈ આવી તો બતાવો મારા ઘેરે ઘેરે તમારે તો લોટ માંગવો છે ને તે વસ્તી ઉપર બહાર ઓછો આમાં દુખ ક્યુ કે તમારે કઈ ખબર આવવું નથી આ એક ખડી ઓછો અને આવડા એક ખડીયો ઓછો એવી વાતો કરીને બચાવેડિયા એવું કેવાય કોઈ ને ખરેખરો એનું નામ કે એને જયારે ખરે હેરાન કરે ને એ ખરેખરો કેવાય મુશ્કેલી માં મુકાવે તર ખરે આ જગત ગોવિંદ આવે આપણે એમાં દેહ ની માથે જ આ બધી વાત દેહ ના ભાવો છે એ આપડે સુખ ને દુખ વૃદ્ધિ નાનું મોજું આવે વળી કેટલાક લીન થઇ જાય વળી પાછું ઉપડે દરિયા સ્વભાવ છે કે મોજા ઉપડે અને પાછા બે જાય એ જ્યાંથી ઉપડતું આવતું હોય પણ ધીર રાખી આવે નાના છોકરા હોય ને એ બઉ ભાગે એ આવ્યું આવ્યું આવ્યું આવે ભાઈ કાંઠો છાંદી નાની ભાઈ અહીંયા અમારે પેલી વેલી જમીન લીધી પછી આ બધું ખેતર જવું ને એક દી અત્યારે ત્રિભુનભાઈને ત્યાં એક પદક તરીકે નાનો જેમાં એક નાનો છે ને એવો પણ એ ગામડા માંથી આવેલો અને વિસલ એકદમ કરીને કોઈ બાપા કેસે એમ દોડીને ભાગવા જ મીડ્યો ગામડા ની બુદ્ધિ થી એ હાચે હાચો રેડ્યો આંખ માંથી આંસુ જાય પરસેવો વળી ગયો ને એટલે આપણે આ તમે જોવો ને સુખ ને દુઃખ એના મો પણ એ માથે પાસે આવીને પાછા વળી જાય દુખ ભોગવું પડે સુખ ભોગવું પડે ભોગ ભોગવાથી એનો નાશ થાય જ્યાં લગી તમે ભોગવો ને ત્યાં લગી આનો નાશ પણ એ તને ધીરજ નો માટે દુનિયા ના ધર્મ છે સમુદ્ર નો ધર્મ છે કે મોજા ઉપડે ને મોટા મોજા મેહી જાય ઉપડે ને મહી જાય મોજો તમને એમ ચાલુ હોય એ આપડા વલ્લભભાઈ મગનભાઈ ને શું ખબર હોય વહીવટ કરે ને ખબર હોત શકાય બીજા શું ખબર પડે મોજા હાલ્યા આવતા હોય પણ એ મોજા નક્કી થઈ ગયું નથી પેલા એ કુંડાળું બેઠા આટલું આપણું પછી આપણી દુનિયા નહીં હેલામાં સુખ દુઃખ આવે એમાં લડ્યું પડે અરે ભાઈ આખી દુનિયામાં એટલામાં જ્યાં તું હોય કરે એટલે પણ એના કુંડામાં જોવા કઈ ધૈર્યુ ન થાય ને એટલે દુખ્યો ધૈર્ય થાય તો સુખી અંગ્રેજ જેવી સત્તા હતી સૂર્ય ઉગતો આથમ તો કઈ એના માં જ્યાં દેખાતું નથી પણ એ પ્રજા જરા બુદ્ધિશાળી કઈ દુખ ન મળે હલવાટાણી હાથ મેળવી બાંધીને બુદ્ધિશાળી કઈ મકાન બાંધ્યું જ નહિ માલિકે કારણ કે આપડે તો વિદેશી છે અહીં શું બાંધવું હ અને આપણે ક્યાંક જઈએ મજૂરી માં વેપારમાં ફર્યા બંગલો બાંધો આ જમીન લીધી ખતમુહૂર્ત કર્યું ઉદઘાટન કર્યું છે એવડી સત્તા આટલા વર્ષો રાજ્ય ભાઈ ગયો તમે છોકરાને માટે એને માટે એને ક્યાંય મકાન બાંધ્યો ને ગવર્નર જેવા એમને નથી પાછું ભાડું આપે એ પણ એની રાખી આ દેશ આપડો છે અને આપડે એક મજૂરી કરવા ગયા હોય આપણું છે અજિનામ તો જુઓ તમે દેખો તો દેખાય દેખાય અને ભાગવું હોય થી મકાન ઉપાડીને ભાગે કે અને આ તો મૂકીને જવું પડે તો હાલ આપણે પણ પાતાળ પાયા નાખી હાથ પાયા નાખ્યો બુધા મરી ગયા મારે મરી જવું નથી હા મારી હાથ પેઢી સુધી આવે છે ક્યાંથી થાય ગરીબ માં આવે તી ઓરાતુ ભાઈ દાણી ને ભેડા દેતા પેલા એવી વાત કરે મને ખબર પંચાયત રાજ સ્વતંત્ર મટી જાય અને પોતે જ રાજા મને એવું આવે અને મુંબઈ ને આ ગુજરાત અને એના પ્રધાન એટલે ખરે ખરું અલીબા થી દેખાયું બોલે ને હું જોયા ખરું કે આને હરખ કેટલો હા હમણાં મેં કે ત્રણ કે ચાર વર્ષ બદલી જશે દેખાડો હ રાજીવ ભલે છોકરો હોય તો એ રતુભાઈ ની સલાહ લેવા આવે એમ ને કઈ ન બને આ જીવની મુરખાય છે જ્યાં જીલ્વું ત્યાં કુંડા કુંડા એવડા એ વાસણ માં પેશાબ કરે રાત્રિ નો કરું હવે બજારે છીએ જીવડા નો એના સિદ્ધાંત માં એની વાત કરું આપણે કુંડા પેસાબ હોય અને પાછો પોતે પોતાના ડાયો માને હું તો બઉ હમણાં છું ભગવાન ને દયા છે આ પાંચ છોકરા છે તંદા ચડી ગયા અને બઉ હારો મને બઉ આનંદ છે તરત હો ઘણી આનંદ ની વાત કરે ત્યાં એની પાછળ વળી બીજો આવે પાછું આપડે સાધુ ને વધારે સમજવું હો ભાઈ એને તો કઈ છે એ મહારાજ મહારાજ હે ખોળેલ બેઠ હા હું તો હવે છેડે પહોંચ્યો ને તમે કાયમ દેખો છો જોઈ છું સાધુ ને વધારે કઉ છો સભા તમારી બેઠી ના વાત કરો તે બુદ્ધિ ઓછી હોય દઉં પડે તે જો બિના ટેલિફોન આવડે સાધુ મને પૂછ્યા વિચ એક ધક્સ ત્યારે ભાઈ ના તમારા સાધુ મંદિર ના વિના વાતો વિભાગ કરવા સંતને જયારે ત્યારે ઓલિયા મંદિર ના સાધુ ને ભાઈ હરખા જ લાગે તારું બગડે બગડે હું આવું જોઉં જ્યાં બહાર ત્યાં વાહેર થી મળવા બધો હંકેલી લીધો હું એવું તમે ઓલ વાય છે પછી ખબર પડી ભગવાન જઈ આવ્યા એટલે જાણે હું અક્ષરધામ નો અધિકારી થઈ ગયો હે કર્તવ્ય બદલવું જોઈએ એની રીતિ બદલવી જોઈએ ગરીબ છોકરી સંબંધ્યો સાહુકાર બધા ઘેરે તો અવાર માં હુંડલો લઈને છું પણ હુંડલો એને રોટલા તો ઘડવા જોઈએ એને જોશે પણ પછી હુંડલો નો લીધો વેચાથી લઈ લઈએ છાણાનું બળતણ ને બધી હોય આપણે ગરીબ કન્યાઓ નથી કઈ મારા બોલો લિયો એક તો ભગવાન ની મોટા અતિશય જાણીએ છીએ એને કરીને આ સંસારમાં મોટા મોટા રાજા ની સમૃદ્ધિ ને મારી સુચિયા એવો શબ્દ નીકળે જ ને સૂચિયો છે ક્યાંય એની ઓળખાણ થઈ ને કઈ બોલો અને એમ સમજીએ છીએ આપણે તો ભગવાન થકી કઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાન ના ચરણારવિંદ માં છોટાડ્યું છે અને ભગવાન નથી યાદ રીણો બંટી ખાતા હોય એને ઘઉ ખાવા મળે ચોખા ખાવા મળે ત્યારે સદભાગી ગણાય કે નોટ ગણાય સદભાગી ગણાય બંટી ને ચીણો ખાતો હોય શું ચીણો કેવો એમનો મને ખબર મે ખે બધે જાણો હવે એમ જે માયા જન્મેલા જીવડા એનો ખોરાક પંચ વિશે સિવાય કઈ છે પંચ વિષય નો ખોરાક મટાડી ભગવાન ના સંબંધે ચારો જે કરવા શીખે એ પછી આવડવા રસોયા છે મારવાડી રાજસ્થાન એને કોઈક ડી થાય કે આજ તો મકાઈ રોટલા કરવા છે એના હાથું પણ બનાવે કરો રોટલા હે જુનો એના દેશ માં ભગવાન ની પ્રાપ્તિ થઈ ભગવાન સંબંધે ગુણગાન ગાય તો આ બંધ બાજરો તો ખાવાનો ભાવ થાય જવા એવું शहर हो राजदरबार हो, हो त्या तो गो वन हो पर्वत हो ए, नदी होतिशय हो हो ग મને એમ જાણીયે છીએ એકાંત માં બેસી ને ધ્યાન કરીએ તો સારું એવી રૂચિ રહે છે અમે એમ ઠેરાવ કરી રાખ્યો હતો જે મને રામાનંદ સ્વામી નું દર્શન કરાવો તો આપણે બે જણ વન જઈને ભગવાન અખંડ ધ્યાન કર્યા કરીશું છે ને જો સેના સંકલ્પ વધુ ભણ્યો સાહેબ થયો પૈસા ભેગા ઘેર પંચાવન વર્ષ થયા હતા સરકાર કાઠી નાખશે પણ આટલી સમૃદ્ધિ મળી કાઠી નાખે પણ આવો ભણતો હોય મારા કાઠી મૂકશે એને યાદ આવે ઠીક સરકાર નું મૂકી દો ઘરમાં જ રહી પાંચ છોકરા એ કમાય ને લાખો રૂપિયા મેળવે એવા થયા એમાં એ આનંદ કરતો હોય ને પણ પછી છોકરા બાપા વેચી ગયો વેચી દેવું પડે નહી છોકરા કમાય વેચે ક્યાંક ક્યાંક બાપા ને રોટલો ન મળ્યો આપણે છે ને સહજાનંદી ગણાય છે થાય આપડે નહી પડે દીકરો અને તમે દુઃખી ન થો એટલે વપરાતો હશે હે અને એવડે આપતો હશે આગલા જમાના માં આપતા માયુ પુત્ર જોબન બેન બાસિ પણ એટલું જ કેવું મારું આ નથી કેવું મારું છે એમ જ મનાય ઠેઠ લગી એમ છે કેમે છે આ જોઈએ દાંત આવે બધું નિ